અહિસક ને હિંસા ક્યાં મળે નવકલમો જે નવ કલમ જીવનમાં અહિંસા નડે પણ નવ કલમો ઉતારે ને તેનાથી તો અત્યાર સુધી હિંસા થયેલી એ ધોવાઈ જાય પણ આ પાછ આગલા પડે ને તો હિંસા આડે જ હિંસા ના સાગર માં ફરે સાગર રાખો હિંસા નો હા તું છોકર કેટલા જીવ બની જાય